સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક ઉપાસના બીજી આજ્ઞા ત્રીજો સમાગમ ને ચોથું સસ્શાસ્ત્રનું વ્યસન એ ચાર દ્રઢ કરીને રાખવા સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સંવત અઢારસો ઓગણસાઠની ઉતરતી મોસમમાં અલૈયા ગામમાં પ્રથમ પહેલાં મહારાજના અમને દર્શન થયા તે બે ઘડી સામસામા જોઈ રહ્યા એટલામાં નિશ્ચય થઈ ગયો દુખ ટળી ગયું બળતરા મટી ગઈ મહિમા સમજાઈ ગયો ને બધું કામ થઈ રહ્યું માટે ગુણાતીત એવા જે ભગવાન તેના જીવ દર્શન કરે તો ભ્રમૃત થઈ જાય પણ ભગવાનની માયાનું બળ એવું છે જે કોઈ દર્શન પણ ન કરે સ્વામિનારાયણ હરિસ્વામીએ વાત કરી જે મહારાજ તથા મોટા સાધુ તે તો ગારડી વાદી જેવા છે તથા મણિદર જેવા છે તે ફૂંક મારે તો કામ ક્રોધ બળી જાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરીએ જે મોટાનો રાજીપો થયા વિના વાસનાનું બીજ ટળે નહીં ને ન દોડવું હોય તો દોડાય ને ન જોવું હોય તો જોવાય એવું અવસ્થાનું બળ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરીએ જે જીવથી સ્વતંત્રપણે વિષય ભોગવાતા નથી તે તો તેના કર્મ ફળ પ્રદાતા જે ભગવાન તે ભોગવવા દે તો ભોગવાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભ્રમરૂપ થાવું ત્યારે તેની વાત બ્રહ્મ જેવી કરવી પડે છે તેથી તેમાં કોઈ ખાતર પાડી જાય તેવું છે ને પ્રથમ તો આત્માની માનીનતા થાય ને પછી આત્મા રૂપે વર્તાય સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કોઈક ઠેકાણે સ્વામિનારાયણને ભગવાન કહે સમાસ થાય ને કોઈક ઠેકાણે સ્વામિનારાયણને ભગવાન ન કહે સમાસ થાય માટે જેમ સમાસ થતો હોય તેમ વાત કરવી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દેહ હોય તે દોષ હોય પણ અનુવૃત્તિમાં રહે છે તેથી દોષનો શો ભાર છે મર રહ્યા ને કરવાનું તો થઈ રહ્યું છે પણ આ તો વિઘ્ન ટાળીએ છીએ અને દોષ તો જેવા છે તે જાળી હોય તે તરત ટડી જાય નહીં વાતુ સાંભળતા મહિમા જણાશે તેમ ટડશે મહિમાની કસર છે મધ્યનું તેરમું વતનામત વંચાવીને વાત કરી આંખની વૃત્તિ કાનની વૃત્તિ બધી વૃત્તિઓ હૃદયકાશમાં રહે છે તેથી કોઈનો ભાર રહેતો નથી એ મજકૂર છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી આટલું સમજવાનું છે જે દેહને મૂકીને જેને મળવું હતું જેને પામવું હતું ને બીજા ભક્ત પણ દેહને મૂકીને જેને પામ્યા છે તેને આપણે છતી દેહે જ પામ્યા છીએ તેના તે ભગવાન ને તેના તે સાધુ છે પણ આપણને જે પ્રાપ્તિ મહિમા સુખ અને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી કેમ જે ભગવાનની માયાએ બાંધી લીધા છે ને અજ્ઞાન એટલું દુઃખ છે આ વાત વારંવાર પાંચ વખત કરી ને દેહને મૂકીને કાઈ જોવું બાકી રહ્યું નથી દેહને મૂકીને આ મળ્યા છે તેની પાસે જાવું છે આના આ ભગવાન છે આના આ સાધુ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મૂળજી બ્રહ્મચારી જેવા સત્સંગમાં કોઈ નિષ્કામી નહીં પણ તે બીજાને નિષ્કામી કરી શકે નહીં ને પંડે નિષ્કામી હોય ને નિષ્કામીની રીતને જાણતા હોય તે બીજાને નિષ્કામી કરી શકે